વેદાન બતા મંદિર જાણે કા જરૂર આવકતા પ્રશ્ન હોય શુદ્ધા નહીં ચેગા બોલા બોલા બોલાજ્ઞાન થી આત્મા શુદ્ધ અશુદ્ધ છે જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે કે આત્મા શુદ્ધ હા નિશ્ચય વ્યવહાર દોન બાત નિશ્ચય વ્યવહાર નિશ્ચય વ્યવહાર હા હા દોન એટલે એવા વ્યુ પોઈન્ટ થી આત્માજ્ઞાન વિજ્ઞાન થી એકાંગી દ્રષ્ટિકોણ થઈ જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી એકાંગી દ્રષ્ટિકોણ થી યાદ વધારે કઠિનાઈ થઈ ગયા એકાંતિક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 और आग्रह मेरा ग्रह जब तक शादवाद की बात समझ में नहीं आती तब तक सत्य तक पहुंचना बड़ा कठिन था बहुत मुश्किल है आज तक तो अब ऐसा हो गया कि विद्यालय से झगड़ा नहीं होता और सबसे झगड़ा होता केवल अधिकांश की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी होता है अच्छा पांच आदमी था गाड़ियों लेके आएगा दिवाली पर दर्शन करने के लिए हमको ना बोल दिया तुम्हारी दुनिया जुदा मार्ग क्यों निकाला गया अच्छा इतने? श्रीमत राज अच्छा वह हाँ हाँ कल्याण ने कुछ डिजाइन आए दिखाए वही लोक मार्गे है वही महावीर काय मार्गे श्रीमदारिकाय मार्गे हाँ तो ये श्रीमद राजचंद्र का मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र का प्रभाव रहा है सारा अलग से लगता नहीं है એટલા માટે મને એવું લાગ્યું કે તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે આત્મજ્ઞાન જ્ઞાની મેરા ગુરુ નહીં કોઈ ઠીક છે ગુરુ તો હમ કેસ માનતા પ્રગટ હોય નિશ્ચય ને ગુરુ આપણી આત્મા ની હોતીય ની વાત વ્યવહાર પ્રગટ ગુરુ ચાહીએ જોડાઉ ઉપસ્થિત પહોંચાડીએ તો ભાઈ હમ દાદાભાઈ પર લગા કે જો આપણા ચલા ઉત્સવ અલગ નહીં લાગે પહોંચાડી ચોરાશી ના માસ ની બાવીસમી સુધી માં મારે જવાનું છે અને ના જાણ તો મારો મોક્ષ છે ત્યારે મેં કે હું વૃક્ષ સમાજો એટલે હું જાણું છું કે मृत्यु के हाथ में कर्गीने दर से मार्ग मरु स्वागत रूपवा बैठा है बाल उठो એમની સાથે હું ત્રણ ટકા આવવાની અઠ્યાસી માં જે સુધી શરૂ થઈ ગયો છે એમને પણ જોશી એ કહ્યું હશે કે આ ચોર્યા ચોરા ઓગણીસો ચોર્યાસી ના બાવીસમી જાન્યુઆરી થી એમનો છે તો જવાનું ટાઈમ છે એ પીરિયડ માં જવાનું છે અને એ જો નહી થાય તો પછી એમને મોક્ષ મળી છે તો કે મેં એમ કહ્યું મૃત્યુ ને આપણે લખ્યું છે એના ઉપર હજાર માટે બધું જુદું બેઠા જય જય જય જુદું વિદ્યાલય ના પ્રાર્થના મંદિર માં અમદાવાદ સાંબર ધ્યાન આપણે ના કરીએ તો પછી બીજો કયો ધ્યાન આપણે મનમાં રાખું આતુજન રદિયાન ના કરીએ એ બને જ નહીં કે અંગંગા બને કે તમારે પાછે આવો સર્વાધી કૃપા ઉતેરતા અને એ જ આપ રોકું જ અમારિયા ધ્યાન ના થાય આતુજન આતુજન રદિયાન ના થાય એવું મારી કમ છે હા પછી પછી મસ્તીમાં રહેવું છે પછી પછી મસ્તીમાં રહેવું છે મસ્તીમાં રહેવું એ કરી આવી થઈ બસ મસ્તી મળે મોક્ષે જવું છે એટલે મન ના પ્રયોગો કરી અને મન ની મસ્તી કરી એટલે મસ્તી આવે પછી પછી જતી રહે પછી એવું ફળો કે આનંદ કાયમ જાય નઈ બરોબર એવું ફળો અને એનો તુજ છે ને લવતિ વસ્તી ની આ આનંદ પરમા આનંદ પસંદ થાય આનંદ આત્મજ્ઞાન જ્ઞાન સૌજ્ઞાન થઈ જાય અને ધર્મજ્ઞાન સુક્તજ્ઞાન શરૂ થઈ જાય જે પીપી કાયારે તો સાક્ષ્ય તમારી સાથે હા ઇંચ છે ને તમે મારા પાસે રહેતા બરાબર કામેમાં છે હા હા તો બરાબર હાતાય ના ઇધાલ પડેલા થી ફેર પાડવાનો છે તારા માર્ગે જવું છે હા આવો નઈ કે જગત કોને બનાયું લાગે છે આ દુનિયા કોને બનાવી લાગે જગત जगत नहीं हमते हमते चलावे हमें कर्मो चलाते કર્મ થી અપમાન તો પેલા પૂર્વ ના સંસ્કારો હોય એટલે થાય નામના નથી તમે નામના હોય તો અપમાન બરોબર છે તે સ્થિતિ પહોંચ્યું છે એ સ્થિતિ પહોંચવી છે હા એટલે કરતા છે હજુ કર્મ કરતા નથી તમે કરતા મેં કર્યું છે મેં કર્યું વાત કર્યું સામાયિક તારે સામાયિક નથી કરતા મહારાજ પગે કહ્યું તું તમે કયું તું રાતે કામ કરેલું ખરું કોઈ કામ નથી કરેલું કઈ બાબત માં મે આત્મા નો સંસ્કાર છે અહંકાર ના થવો જોઈએ થવું ના જોઈએ અહંકાર થવો ના જોઈએ અહંકાર થવો ના જોઈએ પણ થાય છે એટલે જીવાત્મા થયેલો તારા અંકાર ના થાય ભગવાન રહેલો શું રહે હાઈ વિથ માય હાઈ વિથ માય ઇઝ જીવાત્માઉટ માય હાઈ વિધાઉટ માય બરોબર હા વીસ માયું એની ખાતરી બરોબર પોતા નો કર્યો કાલે ઘરો બતાવે પોતા આવે અનુભવ માં આવે છે નીચે ના પ્રશ્ન નું નિરાકરણ અથવા માર્ગદર્શન માટે અપેક્ષા છે ઈશ્વર માનવ જે ધરજે જો માને ધરતા હોય તો મારે હજે પૂજા કરેલી હોય છે ઈશ્વર માનવ છે ધરે છે એટલે ભગવાન પોતે માનુષ નો અવતાર લેવી આવે છે અને જો એવો અવતાર લેતા હોય તો પછી ભગવાન ભક્તિ કરવાની જરૂર શું રહે કોઈ માણસ માના પેટમાં આવે નહી ભગવાન હોય છે ભગવાન માના પેટ માં આવી અને અહિયાં ઉતાર ટકા હાથી માં નહીં મારા પેટ પર એટલું બધું દુઃખ છે ભગવાન કીધું અહીંયા આગળ આવે અને ભગવાન ને કોઈ કર્મ હતું નથી નિરંજન હોય છે એમના સંજન માં કરવાની મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર એને જે થવું હોય તેની ભક્તિ કરવી ભક્તિ કરે લુટાળુ ભક્તિ પોતે તર્યા હોય ત્યારે તારવાનો લાભ આપે પોતે જેવો થયો હોય કરી આપે પોતે જેવો થયો હોય માનવ ધર્મ તો માનવ ધમસી પાડે એટલે આગળ દૈવી ધર્મ સ્વીકારે માનવ અતિમાનવ ધર્મ અતિમાનવો ધર્મ ધર્મ સ્વીકાર પાત્રતા નો ધર્મ જાણતા હોય તો પાત્ર ધર્મ સ્વીકારે કે જે ધર્મ જાણે તે શીખવાડે માનવ ધર્મ જાણે માનવ સ્વીકારે અતિમાનવ નો અતિમાનવ શીખવાડે અને મુક્તપણા માત્ર દુઃખ ના આપવું જોઈએ એ તો દુઃખ કરે કોઈ દુઃખ આપને આપે તો પણ આપણે પાછળતા નહી કરવી જોઈએ કોઈ દુઃખ આપે માનવ ધર્મ સમજી જાય તો બહુ થઈ જાય બીજા કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહી માનવ ધર્મ એ પાચવતા નહીં એમ માનવ ધર્મ આપણને કોઈ ગા तो आपकता करें अपने पाचरता न करे मन प्रमाण में क्षमता राखी अरे बहने कही मार जो गुनो मैंने बताए तो हूं गुना का मानव धर्म एवं होते कि कोई ने चिंतित मत दुख ना थे अपना धी आपने दुख थाय पार्थवी धर्म है आपने सामने बदले पार्थिवी धर्म न कर सकी ભાત્રી સામ ભાત્રી નહી કરવું માનવ ધર્મ ધર્મ માનવ આપડે એટલે પછી આપડે એને ગાળવાડીએ કોઈ માણસ આપણને માર મારે આપડે એને માર મારીએ પછી પાછું થઈ ગયું પછી મારો ધર્મ રહ્યો આગળ એટલે ધર્મ એવો હોય કોઈને દુઃખ ના થાય માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે ગમે એની પાસે એને છે તો દુઃખ એવું એવું ઉભું થાય છે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું થાય છે તો કે આ વિરોધાબાદ મારો નીચે વાળા રાખતું મારે શું કરે છોકરો હોય ફરજ જ સુતા હોય તે ઘડી આપડે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા ને દૂધ તો થાય તે ઘડી વિરોધાબાદ તમારી દ્રષ્ટિ સાચી છે એ પોતે કે હું ખોવાઈ ગયો છું હું મને ડરસ નથી પછી પ્રશ્ન આપણે આપણને મરી શીખીએ ખરા આપણે આપણને મરી શીખીએ ખરા ક્યાં ક્યારે કેવી રીતે એના કારી દુઃખી થઈ ગયો છું એની સાથેના સીધા નીચા છું વેપારી શકજો દાવો દાખલ કરી શકાતો નથી તમારી ત્યારે પછી મોલ છે જણાવ્યા પ્રમાણે મારી દ્રષ્ટિ બદલી છે પછી શું આત્મ દ્રષ્ટિ કરી છે લાખ સાપ હોય તમે બારે બેગા થાય તો રાઈકાત પૂરી નથી બેગા થાય લીલાકાત છે બેગા કમળાયકાત છે તમાર પરવરી બદલવી છે જાળો પર કરીયા માં સતી ઓપસન કરી કે સંસાવારે માં મને રોગ નથી મને રોગ નથી આ ત્યારે હાલ ધરાષ્ટ્રી ધરા ખબર નથી ચિંતાવાદી થાય છે વર્ગમાં નાયલો થાય છે ભારે બધી પાસે પડે આવો રોગ જ નહીં પડતો ભૂલ નથી તમને આવડ શું થઈ જાય ચિંતા ચિંતા કરી પણ થતું નથી મતભેદ મતભેદ થાય છે આવે પાણી ગઈ પાણી નથી ગઈ ભાઈ દો ખબર નથી ભાઈ આ થવા જોઈએ ઓછા થવા છે ઓછા થવા છે ना थे। थे। थे थे थे। थे। चिंता नया चिंता है समस्या खुश करो करो मू करावत मानस अक्ति कर મા શક્તિ ઉપાસના કરી છે તળાવ છે માતા ના જીવાઈ જાય છે જીવાઈ જાય છે જીવન જીવાઈ જાય સર જીવન એટલે ભગવાન સવાન હોય સહજ એનું ધ્યાન લેવું છે આપડે કરેલા કર્મો ની નિંદા થઈ રહી છે अगर करने कर प्रयत्न करवा पड़े प्रयत्न करवा पड़े करोटी मोटी पहले नारी उम्र क्या गई નિદ્રા થઈ ગઈ અનેજ્ઞાની કે જ્ઞાની ને કે ધાર ને પાન ને ગાય ને ભેસ ને બધા નિરંતર નિદ્રા થયા જ કરે છે એટલે તમારે કરવું શું છે કે નિર્જા બે પ્રકારની હું એક નિર્જરા કઉ છું હવે નિરાજા બધા જ નિર્જાત કહેવાય તો બે પ્રકારની નિર્જા કબ બંધાય અને નિરા થાય એક સવલ રહે થાય એમાં ધંધાય તમને થાય મેરજ થાય છે ને એન થોડો થાય છે એની જાત જ થાય છે નાટકર્મો ધર્ય કર્મો કેટલા ભોગવાના બાકી રહ્યા તે જાણી શકાય કાળા કાળા રાત એ ફર્યા બાણ એ બધા ભોગવાઈ ગયા હા ધોળા છે એ બાકી રહ્યા છે એટલે ધર્યા કરવા બધા કેટલા બાકી રહ્યા એ આપડે કેટલી ઈચ્છા છે તેના પછી કાઢી શકાય આવી ઈચ્છાઓ કેટલી છે એના પછી કાઢી શકાય કે આ દસ વર્ષ કે પાંચ વર્ષ કરતા છે બધું જાણવાની ઈચ્છા નવ કર્મ કાલે કહ્યું છે નવકર્મ શું કુદર્યું છે बदा जोसो कर्म श्रोध मे लोग शिव जे जे कई कर રોજમાન માયા લોક ભાવ કર્મ સિવાય બીજા બધા જે કરવામાં આવશે નવ કર્મ છે નવ કર્મ નો અર્થ શું છે કે જોબાવી છે તો નહીં થાય અને બ્રેક દબાયેલી નહીં હોય તો એક્ એટલે જો તમે જ્ઞાન લીધું છે તો તમે આ કર્મ તારો બીજું નહીં પડે ફરી બીજા કર્મ બધા છે નહીં અને જો હોય તો ફરી બંધાર સાત વાત કર્ઞાન લીધેલું છે એટલે તમને પેલા નો કર્મ બંધાય નહીં સમજ ને એટલે નિકાલ કરવાનું મેં તમે કહ્યું નિકાલ ખરો સરિકાલ સાહેબ પાસે કેટલી વાર હેરા થયો તરી આવી ચિકન ભલે તરી આવી રાખવું બહુ અતિશય નહીં રાખવું એમ કે થતું નથી કરવું એવું કરિયાળું પણ છે હે પરમાત્મા તમે તો સીધા પ્રેમ ન છો ને માનવ જાત ના સુખ દુઃખ નિર્લેપતા થી જોઈ રહ્યા છે પણ માનવ જાત નો આજે ચૂંટણી ચૂકી છે શ્રદ્ધા નિહાણી ધાર્મિક ક્રિયાઓને મંદિરો ને કથાઓ માં થતી ભીડ એ આવેલો છે આ ભીડ એ સોજો છે એવું કે ધર્મ આખરી આકારી શ્વાસ લઈ રહ્યો છે ધર્મ આકારી શ્વાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસો લેવા માટે અઢાર હજાર વર્ષથી જરૂર છે આખરી શ્વાસ લે છે તમારી ફરજ છે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારિક શક્તિ વાળા સંતને મોકલો શબ્દ ને ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમ વૈજ્ઞાનિકો સમાત્કારિક શક્તિ વાળા પાસે કાન પકડશે ધર્મ કલિબ માનવ સમુદાય માં વિભાગ વચ્ચે આજની સાચી જરૂરિયાત છે સંદેશ કીધું જેવું કરીએ સંદેશ પહોંચાડો સંદેશ પહોંચાડ્યો માનવ ને મોકલે એ પણ આવશે એ પણ આવશે એ પણ આવશે કઈ જુ કે સંત ને મોકલો સાડી વખત સાડી વાર જ એક મિનિટ તમેજન્સ નોર્મલ સ્થિતિ એટલે શું કેમ નોર્મલ છે દરેક માર્ગ ને સમજણ સામાન્ય સમજણ દુનિયાની રહેવાની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાન ની સમજણ કેવી રીતે કેળવી ખાસ કરી જ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેળા કઈ તાપ થતું નથી જ્ઞાની મૂળની કૃપા કાયમ મળે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કરવી જ્ઞાની પુરુષ ના જ્ઞાન ને આચાર માં મૂકી શકાય સામાજિક પ્રાપ્ત થાય પાંચ હું શું તેની પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું ભાઈ પ્રસિદ્ધિ રહેશે આનંદ આવે આપો એ પણ આનંદ આવે આપો એ પ્રમાણે નિરંતર આનંદ હોય अतरे कई प्रसिद्धि चरण विधि नो पाठ करिए तो जीवात करे चरण विधि जीवात रतिक भाई जो प्रसिद्धि रहे बनी जाए बराबर આપડા રસિકલા રસિકલાલ પછી આપડા વ્યવહાર માં સવાર થી સાત સુધી રસિકલાલ રસિકલાલ ચૂકવો નઈ ને એમાં રાતે ખાસ કરી ઉપાય છે રસી રહે ઉપાય કરવા જાય તમને બતાવી દેસ બરોબર ઉપાય ઉપાય બગડવી જરૂર છે જ્ઞાન ના ઉપાય ના હોય સહજ હોય જ્ઞાન હંમેશા સહજ હોય નથી આપણે સમજાવો થોડી ટૂંકા તમે અનુભવ કાયમ નોર્મલ છે નોર્મલ સ્થિતિ એટલે શું એટલે શું 97 અમુક પુષ્ટિકાર ફરક લેવાની શરૂઆત કરી નાઇન્ટી નાઈન થઈ જાય ખોરાક ખરાક ઓછા નોર્મલ રાખવું આપડે માનસિક નોર્મલ નથી માનસિક નોર્મલ નથી રેતું માનસિક માનસિક નહીં રીવાનું નોર્મલ રાખતા ખાવા પીવા માં સારું હતું ખાઈએ તો બપોરે પાંચ વાગ્યા પછી ભૂખ લાગે તે નોર્માલિટી જોઈએ આજ્ઞા પણ પાડે ને તમે આ પાંચ આજ્ઞાઓ આપી છે એ પાડી છે આપડે ના લીધું છે આ પાંચ આજ્ઞાઓ આપી છે એ પાડે છે આ કેટિવ ચિંતા ના થયા ગયા વખતે જ્ઞાન લીધું એટલે બઉ સમય થયો નથી એટલે એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ હા સમય થયો ને સમજદારી જરૂર રહી મારી પાસે ભેગું થાય એટલે સમજી ને ઉકેલાવે રહેતા તમારી ચિંતા ના થાય જીવન ધનિક ભાગના જ્ઞાનીઓને ચિંતા હોય ધનિક ભાગ ના જ્ઞાનીઓ ને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય તમે ભારે ચિંતા નથી કેટલી હજાર ઈન્સ આ અગિયાર નું આશ્ચર્ય તમે ભારે ઉપાધિ નહીં ચિંતા એટલે એવું આ વિજ્ઞાન છે માટે આનંદ પૂરું પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતા નો સાંટો નથી ઉપાધિ નો સડો આદિ ગાદી ની રહી ને હજારો માસણ માં છે સુંદર નિરંતર યાદ રહ્યા આપડે ખસેડવા સમુદ્ર આશ્ચર્ય નો લાભ લઈ લીધો નહીં પાસે યાદ કરવા માંગડા ભલે તો તમામ રાત્ર નો તાર મૂક્યો રિલેટિવ રિયલ વ્યવસ્થિત અવતાર વધાર ના થાય પછી કેટલીક જવાબદારી લીધી અને વખત મહેનત થાય મહેનત તમારે કે શું કરી ભરી તારી તો ચાલુ જ છે તમે દસ જા નથી ખરેખર દાબેથી છો તો તમને આડે નહી ખરાબ હોય અને જો તમે દ્વેષ જાણી છો વિજ્ઞાન જુઓ ગજબ કરામત છે બે કલાક માં જો ચિંતા બંધ થઈ ગઈ કાયમી ગઈ જે ચિંતા લાખો આવતા એ જાય કબીક માં શું કે અંદર આનંદ છે ધનભાઈ તમારે એવો લાભ ઉઠાવો છે જ્ઞાની પુરુષ હતા તેમને શું કહ્યું